બીજી વાત ગમે છે બધી વાત આવડે તમને એમ પૂછવું કે મંત્ર નું ભાઈ પૂછે છે કે આપડે કયું ઓમ નમ ભગવતે વાસુ દેવાય તો કે મંત્ર નું ભજન રતન કરવું સારું કે પછી ભજન કીર્તન કરવું સારું કયું સારું કેમ છો તમે આ સંસારમાં સંસારમાં વિચારો માંથી અટકી અપેહો એટલો તમને ધર્મ કમાયા શું કહે અને ધર્મ ફળ શું ફળ શું કહો કરાવી સમ્રાટ કઈ પણ કરવાથી સંસાર ભૂલાતો હોય એટલો ખત સંસાર વગર બીજું કઈ પણ કરો તો ધર્મ થશે શું કા લોકો ને એ જ જોઈએ ભૌતિક સુખ ના દીકરી સુખ નથી કે અમારે ભૌતિક સુખો નથી જોયતા પણ નબળાઈ જવા માટે શું કરવું જોઈએ खी रा गुरुवार એના માટે બધું જ પાસે તેને ઇન્ડિયા માં આવી ગ્રીન કાર્ડ છે ભણેલો છે પેલા પૂછના પૂછવા ગયા પચી ત્રીસ ચાલીસ માસ છોડ્યો દેખાડી પણ પાસ કરી પછી એના બાપ ના પણ એક છેડી દેખાઈ જોયું હતું ને ઠીક છે ને પછી એને બે દસે પાછું મારે હું કેવા પાછું સ્ટેશન ઉપર એક ઓળખાણ વાળા આવવા તા છોડી આવવાના હતા એ સ્ટેશન પર જઈને વાત કરે છે કે અહીં કરી નાખો જયારે મહુરત જોવું પડે પહેણ મૂર્ત જોડાય વગર પહેણ્યા હતા અને એવું થતું છે ટેલિફોન નંબર લીધો છે તો એટલે ખરી રીતે મારી પાસે પડશે તમારું ગજું જ નહીં એમને કોન્ટેક્ટ કરે ગજુ આવશે એમ કેજુ આવશે જરૂર સુરતી બાકી કસુરતી ના આવે દાદા આવે પણ વાર લાગે કસુરત કસુરત દાદા મને તો આવી હું કસુરત છું તો હું ક હતો મને તો આવી દાદા એ પણ સુરતી છે સુરત ડિસ્ટ્રિક્ટ ના મને જ્ઞાન થયું સુરત એટલે એના પ્રતાપે આ જગત નું કલ્યાણ થાય એવા કોઈ દેવ હોય અને જે દેવ નું મારે ડિરેક્ટ સંબંધ છે આજુ લાખ વર્ષ હજી વાત બાકી મેળવી પૂછ એનું ઢેરાસર કરવું હતું આ ભગવાન નું ઢેરાસર કરવાનું હતું તે અમદાવાદ વાળા ખેતરા મળે કે મારે ત્યાં કરો વડોદરા વાળા ખેતરા વડોદરા કરો એક કરોડ રૂપિયા નું બિલકુલ આ રસ નું એટલે આ ભગવાન આખા જગત નું કલ્યાણ થશે આખા વર્લ્ડ કલ્યાણ થશે આખા વલ નું કલ્યાણ કરે બી લઈ ને વિધિ કરાવી જી ભાઈ કે બે બોય દે મું કીતા મેં તમ આવિયા હા શું બોલવાનું હું ખમદેન ટ્રમ્પ કરીને બોલ લગાડ નમ દબાઈ રહ્યો દાદા બોલવા યે યે આવો દબાયા તારે પાઉં કો આ વાત નહી આવો સામાન ન કાના આવો સામાન ન આવો આવડ નહી મિરો બે જો છે ટાઈમ લઈ ગયો પાંચ મિનિટમાં આવી જઈશ કોઠી થઈ જશે ની દવા દો તમારામ અને કૃષ્ણ ને જાણ્યા વગર કીર્તન કરે તો શું દોડો વડે र्तन करे दादा भगवान नीम जेब दादा भगवान के आप हो समय। के दादा भगवान असीम जे कारतन करू तो दादा भगवान आप के रीते आप दादा भगवान नो દાદા ભગવાન છે તે દાદા ભગવાન પોલતાની હાથે તર્ત ફળ આપનાર શું કયું મોઢો માં દવાખાના બોલે દવાખાના બધા તર્ટ ફળ આપ્યું એજ રામ છે ને આમ તો ખરા આપે નહી એમ છે આજે દાદા ભગવાન રામ થી બોલીએ ફળ આપે પણ આજે બધા દાદા ભગવાન નું કીર્તન કરતા હતા તેમાં આપ છે કીર્તન કરતા હતા પણ કઈ બોલતા એમ કે છે કે આ બધા દાદા ભગવાન નું કીર્તન કરતા હતા आप काई बोली ने ओ, करता था। नहीं, दादा मारे, मारे छे थे स्वामी शु आप दादा भगवान बताओ स्वामी संबंध शुभ મુક્તિ ના થાય એક અવતાર બાકી રહેવું મુક્તિ તો આ દેહે મુક્ત થયેલા જો કે મુક્ત તો હું થયેલો છું શું પણ એ સંપૂર્ણ મુક્ત એટલે એ આવું લોકો ને કે આમાં આવજો તેમાં જ્ઞાન આપીશ કટપટ ના કર્યું એમ કે આપે એવું કહ્યું કે સિમંદર સ્વામી નું લાખ વર્ષ આવ્યું છે ને પછી ફરી પાછો એમનો જન્મ થવાનો છે જન્મ બને હતો જ એક લાખ વર્ષ બાકી છે મર્યાદા હોય ના એ તો દેહ છે માટે બે હજાર રૂપિયા છે રૂપિયા એમના દેહ ને રામ અનંત હોય દેહ નથી અત્યારે કૃષ્ણ છે આ અમર છે પેલા અમર છે પેલા અમર છે આ બધા અમર તો મેડે કેટલાય બન્યા છે તે મરવાના નથી પણ દેહ તો મરવાનો જો દેહા તમે અમર થઈ ગયા તમને દેહા ગયો નથી આપણે એ જ આપણે સિદ્ધાંત સ્વીકારીએ વાસુદેવરાયણ છે લોકો્યાણ કરવા માટે રહ્યા છે એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે એટલે એક બે અવતાર કરીને પછી જશે અને રામને તો એવું કઈ ઈચ્છા નથી રામ ને તો મોક્ષ જવું છે અમને તો નિહાણું કર્યું હતું કે આખું જગત મને પૂજે કલ્યાણ કરી પછી પરિવાર કેર્થંકર છે દેવકી તીર્થંકર છે ને બળદેવ તમે તીર્થંકર છે અને ચોથો સાથે રાવણ પણ તીર્થંકર છે પછી રાવણ તીર્થંકર રાવણ ને મહાપદ કેવી રીતે મળ્યું રાવણ આમ તો રાવણ નું જીવન રાવણ તો એવી ક્વોલિટી માણસ જ નહીં મળ્યો હિન્દુસ્તાન માં જન્મ નથી સરસો રામ કેગર કામ પરમ વિદ્વાન ની વિદ્યા હતી શક્તિ બધું સરળ પણ પછી એના જે જીવનમાં જે એના જે કાર્યો એના વિચારો હતા એ તો નીચે જ પડી ગયેલા હતા નેજ્ઞાની તો और थी थी जीवन जे कारे तो पड़ी गोद नही वखाण वगो न करव्याधर कहवा तीर्थंकर લોકો બોલે લોકિક વાત સમજવાનો સીતા એની છોકરી હતી રાવણ ની છોકરી હતી છોકરી હતી હાવણ ની છોકરી હતી રાવણ આવતા નો હિસાબુક્યો ભક્તો એટલું હિસાબ તો ચૂકવાનું છોકરી ના નિવાનું નારદ હોય છે ને તો નારદા જનક કોણ જનક જનક કોણ જનક રાજા કોણ હતા જનક રાજા એના પાલક ખરેખર બાપ નઈ આ પાલક પુત્રી હતી કેવી હતી સ્વયંભર માં આવ્યો સ્વયંભર માં ના આવ્યો તેથી દેવું એ તો પછી આ રામ પહેરી રહ્યા પછી છે રાવણ તો આગળ વખાણ કરવા માંગે બધું વેર હતું પૂરું કર્યું ખરાબ નહીં તે હરણ કરી ગયો પણ મંદોરી ખબર પડી ગોકરી રામને વખાડવા રામને વખાડવાનો વાંધો નથી જરૂર નથી કોકના બિલકુલ અન્યાય કરી રાખી કેવું અને બધાને એક્સેપ્ટ કરવું પડે પ્રતિવાસુદેવ કેવાય શું લક્ષ્મણ વાસુ સલાહ પુરુષ કેવાય તલા પુરુષ શ્રેષ્ઠ પુરુષ આ જગત માં એટલે આ લોકો ખોટું મારી ને પોતું આવું બાળક દેશનું તેથી ભલું થતું નથી ને દો तो बेपान का सला का, का, का जरा समझाओ समझाओ चौबीस तीर्थंकर दरक पीढ़ी अवसर पीढ़ी बदा गाट हो सलाम चौबीस तीर्थंकर बार चक्रवर्ती हो વાસુદેવ ભાઈ સપ્રતિ વાસુદેવ અને સ્વલરામ કરી દોટા ભગવાન ગણાય એવા આપણા માણસો હોય દરેક રામા રા ભગવાન ગણાય લોકો ભવાન વગર ના ભગવ છે એક જ બ્રહ્મ તત્વ છે લોકો જે કીર્તન કરે તે રામ મોક્ષ ગયા તેનું કીર્તન કરે કે પછી બીજા રામ નું કીર્તન કરે આપણે જે કહ્યું ને કે રામ કૃષ્ણ એ બધા નું કીર્તન ના કરાય તો કે આ લોકો છે સાચું ના મળતું હોય વાસ્તિક ના મળતું હોય તો પેલું રિલે રીતે કરવું જ હોય ને અને રિયલ મળતું હોય કે રિલીટી કરતું હોય તો લોકો કોણ કરે દેખાવી એટલે જયારે સુધરે નહી ફેરફાર થાય ત્યારે પ્લાસ્ટિક ના જોઈએ જોઈએ બે બાચા અમે ત્યાં બાર નીકળીએ ને ભાઈ અને ત્યાં કહીએ રામ ની ભક્તિ કરો કૃષ્ણ ભક્તિ કરો બધું અવલબન તૂટી જાય બિચાર ગભરાવલ તૂટી જાય તલાવ હોય આપડે ત્યાં ગામડા માં તલાવ હોય ને ત્યાં છોકરા એમ કેવું પડે એ પીડા પીપળા ભીત છે મોટી મન કહેવાય છોકરા જુદું કેવું પડે કેવું પડે અલૌકિક અલૌકિક ક્યારે આમ દેખાડશો ગુરુવારે પાછું ઘરું ક્યાં કરો ખાનગી રાખવાનું છે બધી એની તૃષ્ણા છૂટી જાય બિચારા નઈ તો તૃષ્ણા મટે નહીં બીજા વર્ગે બીજા વર્ગે તૃષ્ણા તૃષ્ણા ત્રષ્ણા એની તૃષ્ણા તારીપે નહીં એને આખો દારો ઘડા નાશ થઈ ગયો જોડે પહેરશે પેલો માણસ જોડા નાશ થઈ ગયો હોય તો બીજું પહેરશે પૈસા રામ છે એનું જ કીર્તન કરે છે તપ માં પણ એટલા સ્થિર રહે એટલે આખું દાદા ભગવાન કરતા આપડે દાદા ભગવાન તમે હું વ્યક્તિ પૂજા માનતો નથી એટલે હું બેસી રહ્યો એટલે કે દાદા ભગવાન કરતા હતા દાદા ભગવાન નમસ્કાર બરાબર છે એટલે હું સમજી ગયો હતો કે તમને આમાં મુશ્કેલી ઉભી થાય આમાં માણસ ને પોતે એનું ફોડ પડે ની ત્યાં સુધી મુશ્કેલી થાય ને વ્યક્તિ પૂજા લોકો કરેડાયો છે નઈ વ્યક્તિ પૂજા થઈ શકે પચીસો વર્ષ પેલા થઈ શકે એવું કે માણસ પૂર્ણ થઈ શકતો હતો અત્યારે પૂર્ણ થઈ શકે નઈ એમ ક્યાં ભગવાન થઈ ગયા વન જ નથી એમને શું કહ્યું ત્યાંથી ડોંગરિયા મહારાજ જ્ઞાન બધે જતો હતો પણ એવું પીલું ના પડે એમ ડોંગ મહારાજ તો મહારાજ કેવાય કથા કરનારા કેવાય એટલા બધા બઉ છે હિન્દુસ્તાન બધું એટલા ડોંગરે મહારાજ તો બહુ લાયક છે બઉ ચોખ્ખા માણસે ને એટલે પણ ભગવાન બેઠા એમને નૌકા મંત્ર નો અર્થ સમજવો છે ત્રિમંત્ર નો અર્થ સમજાવ કોને ખબર ત્યાં લોકો ક્રોધ માન માગે એને જે જીત્યા એને નમસ્કાર કરો નો ખરો હે શું કે જણાય નહી સમજવ ભગવાન નમસ્કાર સીધું આયર્ય આચાર્ય ભગવાન આચાર્ય આચાર્યો છે તે નહિ આચાર્ય તો જે આત્મ જ્ઞાન સહિત હોય અને પછી આચાર પાડતા હોય તો આચાર્ય ભગવાન એમનામાં ક્રોધ માલ માયાલોગ નો સંયમ હોય શાનો સંયમ હોય ક્રોધ વિષય વિષય ના ત્યાગ ને ભગવાન સંયમ નથી કયો કસાયો ના ત્યાગને સંયમ કયો ક્રોધ માલ માયાલોગ ને ત્યાગ કરે અને સંયમ કયો ભગવાન ઉપાધ્યાય ભગવાન છે પણ પોતે સાજાને ભણાવડાવે છે એવા ઉપાધ ભગવાન નમસ્કાર નમ લોણમ એટલે આ દુનિયામાં જ્યાં જ્યાં સાધુ હોય જેટલા બધા ક્ષેત્રોમાં સાધુ હોય સાધુ કોને કેવાય આત્મા દશા સાધે સાધુ એ બધા સાધુ ના કેવાય આત્મા સાધુ કેવાય આ તો બધા આડા કશી જાય કે તમારી અક્કલ નથી એટલે ફેર એ સાધુ કેવાય કેમ ઢોલ મારીએ તો પણ ગુસ્સે ના થાય આપણે શ્રાપ ના આપે તારે સાધુ કેવાય શું કહે નમો લોહીલ આ છે પછી નમો ભગવતે વાસુદેવ જે વાસુદેવ નારાયણ થયા તેમને પણ નમસ્કાર કરું છું વાસુદેવ બીજું કઈ પૂછવું છે તમે હવે કઈ વાતચીત કરો દાદા આપે હમણાં કયું મંત્ર બોલવાથી પાપ નાશ થઈ જાય લોકો ને આપડે લોકો ક્યા મગજ માં બટાકા ભર્યા છે કેમ ના ઉતરે સાચી વાત છે ના ના એટલે હું એમ કેવા માંગુ છું કે બોલી જુઓ બોલી જઈએ તો એ તે લોકોનું આપેલું બોલો નહીં તે ગમે તે અનસર્ટિફાઇડ મારશું ચાલે નહીં આ બોલે આપેલું તમે ગમે તે અનસર્ટિફાઇડ મારનાતે તો લ્યો આ માં દેખાય કે તડી બે હોજે અનસર્ટિફાઇડ સર્ટિફિકેટ એવી રીતે માગી દો નસટ કે નસટપતિ રમતરાનો દોસ્કાળ સર્ટિફિકેટ નિશાન એમ એવી કે હાજી જોઈએ આ તો કોઈ અપવાનું છે નથી એ તો કોઈ અપવાનું નથી કે છે અપમાન નથી કરતા રૂપિયો આમ પેલા ખખડાવતા લક્ષ્મી ને લઈને ખખડાવતા શું અપમાન કરતા એનો માન આપતા પછી તરતી જો ઉતરે તો કઈ દઉં સાહેબ મારી ભૂલ થઈ ગઈ સાહેબ મારી ભૂલ થઈ ગયા આવું ના બોલાય છતાં તમારી પાસે બોલ્યો બઉ મારી મગજ જરા એવું છે વાઈફ જોડે આવું થઈ જાય એમ કહી છૂટી દઉં અને સો રૂપિયા આપી દેવા પણ ટેસ્ટીડે બગાડ્યા સંત તેનું નામ કેવાય કેસો ને જીત્યો હોય મમતા ના હોય મમતા બઉ જુજ હોય અહંકાર સાધારણ હોય આપડે બાપજી કહે તો સર્સું તો અનસર્ટિફાઈડ કઈ નહિ कोई मानस साचा सतो तो नहीं मान लर्टिफिकेट मगिरा सर्टिफिकेट मांगो सात नपम क्या हो साचाटिट मंत्र अपम कर अपमान जैसे सत्य अने थी सत એકસો ને એક આપીને જતું રહેવું સો ને બંને એકસો એક આપવા ના એક રોકડા ના લે તો કશું વસ્તુ લે નાની પુરુષ ની વ્યાખ્યા તો કેવું કોઈક મગજ છે ઉપાય થી આ દુકાને છૂટજો આ દુકાન તમને આખી જિંદગીઓ બગાડ સાચી દુકાન મળે નહિ તો છૂટજો અમા સાચી દુકાન કોઈ મળે નહી મળી જાત નું જયારે જ્ઞાની પુરુષ કહેવાય એ તો દેસાઈ પરમાત્મા જ કેવાય પણ આપડે એવું પરમાત્મા કે અડાવવું નથી મારે શું કામ છું તો જ્ઞાની પુરુષ છું અને વર્લ્ડ ઓબ્ઝર્વેટરી છું તમારે જે પૂછવું એ તમામ પ્રકાર ના ખુશા ખોલા એક પ્રશ્ન પૂછ્યા વગર જવા નહી દે કારણ કે જુદી હું તો મારી માટે ભગવાન એટલે ભગવાન એક જ કોઈ પણ મારી તો કે ફિલોસોફી જુદી છે ભગવાન બસ બીજું મંદિરે શાંતિ ની જગ્યા મળવી જોઈએ કે જ્યાં કઈ અવાજ ના થાય તો તમે કોન્સન્ટ્રેટ કરી શકો એમ એટલે હું મંદિરે જાઉં તો પણ કોઈ દિવસ આરતી ના ટાઈમે કેવી રીતે ના જાઉં બેસી ને દસ મિનિટ શાંતિ થી બેસવું વાંધો નઈ બધા આપણને જેમ ઇજી રે ગયા તે રીતે ખોરી કાઢવો જો કેટલાક ને ગાડી વગેરે ગમતું નથી દસ મિનિટો બધા વિચારો બધા કાઢી નાખવાના પણ બહુ ડિફિકલ્ટ છે દસ મિનિટ માંથી માંડ એક મિનિટ મળે વિચારો કાઢવા માટે કેમ માંગી છે આ જગત માં ખરી હોય છે ભગવાન માણસ વિજ્ઞાનિક રૂપે ખરી રીતે આ જગત માં જાણું છે જગત માં ખરી રીતે છ તવો આ જગત માં તે અવિનાશી તત્વો છે છ અને આ બધું આંખે દેખાય છે એટલે આ બધું સમજાય નહિ તે પછી લોકો ઠોક્યું ભગવાન ક્રિએટર છે ક્રિએટર એ નાના બાળકો માટે છે નહી કે સમજદાર માણસ છે નથી ક્રિએટર તો જીવડા ચિંતા ઉપાધિ કરે જીવડા દાદા વિજ્ઞાન ની દ્રષ્ટિ જોઈએ આપડે તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે તો એને સજા મળવી જોઈએ તો મંત્ર એ પાપ માણસ કેવું થાય છે કે ભાઈ પાપ કરે તો મંત્ર બોલીએ તો પછી એ કેમનું પાપ નાશ થઈ જાય મંત્રો બોલીએ તો પાપ કેમ નાશ થઈ જાય મંત્રો બોલે પાપ લાગે નાશ કેમ કેમ નો થાય કેવી રીતના સજા તો ભોગવવી જ પડે પેલા પછી મંત્રો શું છે કે આ પુરુષો ની આપણે ભક્તિ કરીએ છીએ નઈ એમાં તમે એમના વખાણ કર્યા કે તમે એમના વાયબ્રેશન લીધા પણ પછી પેલા પાપ ને તો બાજુ બાજુ રહ્યું એમના વાયબ્રેશન લીધા હા એમની ભક્તિ કરવાથી એમની કિર્તન ભક્તિ કરવા સર્વ પાપો ભક્મીભૂત થાય કદાચ પાપો નાશ કરવાથી હું એક કલાકો કરીશ તમારા બધા પાપો વિધિ વન અવર તમે અમારી પાસે કન્ તો બધા પાપ ના થઈ જાય ખ્રિસ્તી પાદરીઓ પણ એવું કે છે તો બધા પાપો નો નાશ થઈ જાય માણસ મોડું રહેશે તો મારી પાસે ચાલીસ હજાર માણસ છોકરીઓ એમના બધું કંપ કરેલું સરખું થયું પછી પ્રતિક્રમણ કરે છે સરખું ના પ્રતિક્રમણ એને ધો ધો કરવું પછી બગાડ ડાક પાડી ધો અને પાપ નાશ કરો જુદી આમ સાધારણ રીતે આમ બાળ નું તો ક્રમ હોતું નથી પણ તમે અહિયાં આગળ કોઈને લડકાવો એ તમારું પ્રતિક્રમણ કર્યું કે ભાઈ જે વ્યવહાર સાડા ની બહાર નીકળી અને લોકો ને ખરાબ દેખાય એવું થયો એ અતિક્રમણ કેવાય અને અતિકમણ નું પ્રતિકોણ અવશ્ય કરવું જોઈએ શું કરો ક્યારે થાય પોતે